લખ્યું નથી લખી નાખી નાખશે ક્રિયા કરે તો જ રેલું મારા મનમાં કમ્પ્લેટ શુદ્ધ ભાવ ક્યારે રહે શુદ્ધ ક્રિયા કરવામાં આવે એને માટે ઘરતી રેતી ગઈ કે આ મુખ્ય ની જરૂરિયાત એમના દુઃખ પૂછવાની છે ત્યારે બદલે બસ પગે લાગો છો બસ એ ઘરતી રહી ગયેલી છે નથી તેવું લખે છે શા માટે લખવું હોય સાતસો વોલ્સ લખવું હોય કારણ કે લખવાનું એટલે કે थे, थे, है। अच्छा तो वर्ड छे डेंजर छे एम समझो ऐसे हां इधर करा जना रे धीरे वाले तिकड़ो आज डालो तिकड़ो करो नहीं आते रे के आ डेंजर से तो क्या अनादी अनादी बिना डेंजर होए करा हो बेटा 400 वोल्ट पर भी डेंजर होए करो नहीं बिलीव नहीं डेंजर के होए करा बोल ना होए होए होए બે ડેન્જરમાં હાથ નાળો કે સિગારેટ ના સેવસમાં નું જોડે ડેન્જરમાં હાથ ના દાંત અહીંયા દેખાય છે જોડે બધું દેખાય છે બોર્ડ ડેન્જરની આ જો બધું ટેમ્પર તો સાકે સાકેતી કે બધું બધું ટીક તો બી મોર સુધી મળી એ આ કેમ પૂછે છે કરવાની છે તમે પણ આવું બોડી કોણ કરું હશે બોડી બનાવી બનાય કોણ કરે એવો વિચાર મને મેં કર્યો નથી એવો વિચાર મે કર્યો નથી ચા બનાવી ચા બનાવો તરીકે ના આજુ તો ફે ચા એ બધું છે ને જોતા તમે છે ની બનાવી તમે બનાવ ના કોઈ વસ્તુ માંગો એક વસ્તુ પ્રપોશનમાં નાખનાર કોક તો જોઈએ ને ભેગું કરનાર એ પ્રપોર્શન ઓટોમેટિક હોય છે ને ચા પાછી પડે હોય ના? હું બનાવનાર છું એ ખોટું છે બે બંને ના માં ચાર કોથડા નો માલ છે સ્ત્રીઓમાં લોભ અને કબડ બે વધારે અને પુરુષો માં એટલે આ કપાસ અને લોક જાય તો ભાઈ બીજા આવતા પુરુષ થાય મને નથી ખબર આપે પૂછ્યું ને મને કપટ ઓછું છે કે વધારે છે મને નથી ખબર છે ખરું ગુણ જ નથી એ જાણી શકે આત્મા આત્મા નું કામ કર્યા કરે થઈ જાય થઈ જાય બધાને એવું કઈ બરાબર શું વધુ હોય અને પુરુષો એના ક્રોધ માન બધા પુરુષો માં કપટ હોય પણ પુરુષ તમારા હોય પણ થોડા થોડા મારો એટલું બધું કપટ છે કે બીજા ભાગ્ય હોય શકે એવું કે મારી પાસે આપેલું છે ને એ બધા જાણે આપઘાત કરે આપડે જાત્રામાં ગયા હતા ને જાત્રામાં મોટી માં આપી દે ત્યારે લોકો એટલું બધું લકીને આપે છે સ્ત્રીઓ પોતાનું એક જાત દેખાડે છે આપડે ભૂલું કરે એબરા નેતા છે ને ડોગી મા જોઈ રહે છે ને હા રોજે કે મહારામે તું બધું કપડશે દવાઈ તું બધું કપડતી નહી ન કોઈ કપડને દાણકારી તું કોણ આટલું કે તું બધું સેવ જોયા છે ને દાણ ના કો તાર ટાઈ નહી હારો જાય છે કે નકામું જાય જરૂર છે એની અને હિન્દુસ્તાન ના બાળકો આપડે આર્યપ્રજા કેવાય શું કેવાય આર્ય આર્યપ્રજા અનારી વાર હા હા અનારી તો અનાર્ય નાય અનાર્ય અનાર્ય પણ આખું ખલાસ થઈ જાય અનારી થાય પણ અનાર્ય પણ ખલાસ થાય પછી અનારી આર્ય ને કહેવાય અનારી પણ બેઠું આપડે ક્યાં સુધી નારી પણ ક્લાસ થાય પછી નારી પરવા છે આજે આદ્યમાન ના બાજે પૈસા કમાવા માટે તેારેક વાતો હારી હવે વાતો ગમે તે એમ કે પૈસા કમાવું એ તો જાય છે ફેક્ટરી પાસે જાય છે કમાવા જાય છે ફેક્ટરીમાં જાય છે ને ફેક્ટરી એટન કરે છે અમે ફેક્ટરી એટન કરે છે સકાર્ય આરા બળતા છે હે દે હે દે નામ ઇસ વોટ કો દાદા પાસે આવ્યા અને લાગ્યું કે આ વ્યાજ પી છે એટલે કેટલો ડિફરન્સ જો એક રૂપિયા માં ડિફરન્સ નહીં બંને કોઈ ડિફરન્સ નથી એમને તો બધું સરખું છે ને જોવા તો બધું પ્રકૃતિ છે એની પ્રકૃતિ હોય એની મારી પ્રકૃતિ એવી હોય થઈ ગયો પ્રકાર થઈ ગયો મારા મા પોલીસ વાળા આવે ઉઠતા પોલીસ વાળા કહે છે એ ક્યાં કરતા યાર અમારી તાલ જોવા તો જોવાનું પડે ને બધું છે બે ભાગ નો ધોંગા વાપરે આરસ વાપર્યો બે ભાગનો ધ્રંગધરા અને આપડે તો બધું આરસ નું કરે આપડો ભાવ છે આ દેવ આવું થાય થઈ જાય બધું ભાવ નું ફળ છે આપડા ભાવ માં પ્રયત્ન જોઈએ અને દેવો ના ભાવમાં સંકલ્પ જોઈએ ખાલી આવડો બગીચો આવડો બંગલો ડ્રોઈંગ કર્યું થતું જાય થતું જાય સંકલ્પ સંકલ્પ કરવાથી અમે આપડે મહેનત કરવી પડે થોડી બહુ પુનસાઈ તો થોડીક પુણ્ય બરાબર છે મૂર્તિ થાય ને સિમંદર સ્વામી ની જે મૂર્તિ હોય ને આપડી એનો ચહેરો જે હોય ને ચહેરો છે ને મૂર્તિ બધા વધારે હોય કે જે મોટું મુખારિત જે કહે ને એવું જ થવું છે એવો મને બહુ ભાવ દાદા ને કેટલી આપણે હરક દ પછી ઘડી ઘડી હા ઘડી ગઈ નાખે તો આમ તો તેર ફૂટ ઊંચો અને પછી એ પત્રો પાસે કેવો જોયો આમ નીચે દસ ફૂટ નો આમ માટે આંકડો થતો વાસલે એટલે વડે બોવડીએ પણ આમ પર આમ જ હા જરા ગલમક આમ આવી દેતી વર્તી પાટી તો ન થાય ઓ બધે આ જે જોયો ને નાલા તમે બધા ની જોઈ જતી દીકરી હોય એટલે એમની બી મૂર્તિ વાત એ બધી આવી શકી ના જોઈએ ગણેશ રાખી શકાય ગણેશ ને ગણેશ ને એવી જ જોઈએ વાધ્ય છે તે દાદા ભગવાન પથ્થર જોવા નીકળ્યા હા મને તાપ લાગ્યો અને તાપ બોલ કશું હટ્યું એટલે સરસ બઉ સારી છે ઠંડક આવે બધી છે यादर yeah? मनोज तो, तदान क्या होए? ना क्या है? गतर। ये तो याद ना है okay. तो यादा। क्या? थे नकी के ना तो के याद कऊ तार जरूरत नक्की कर जरुरत नहीं है नक्की कर आटलू याद रखे हाँ याद आता हाथ में सत्ताओं है મારે બોલી જવું પણ યાદ આવે નહી જે યાદ આવે છે જે જે યાદ આવે છે તે પોતે નક્કી કર્યું છે બીજું કઈ કઈ ભગવાન કઈ આપવા નવર પોતાને ગમતું નક્કી કર્યું કે ના ગમતું ના ગમતું થઈ ગયું પણ પેલું સહી કહી જઈને વિષય માટે કયું છે ને આપણે વિષય હા એ આપડે આવે અને દેખે અંદર વિચાર નહી શ્રી કૃષ્ણ ચોરણ જાય છે અંદર વિચાર કરે પછી ગભરો પહેલો હોય છે हेदराबाद नही जीवाई जय आज अ रा સાધારણ માણસો એ તો નક્કી કર્યું હોય આટલું જરૂરિયાત નું છે બધું પ્રોજેક્ટન થયા કોઈ કઈ નઈ આપડે પછી આયા પછી ઉપરી એની જોડે ગુનો કર્યો બીજા ઉપરી કોઈ નઈ આપણે સમજી જાય ને બઉ ડાય માસ નહિ ત્યાં સુધી માસ મૂાયા કરે કોઈ ખબર પડે કે આ તમે શું સારું ચલો દોન ના આપવાનો અહંકાર કર્યું એટલે એવો વિચાર કર્યો દુઃખ ની ખબર પડે દુખ દેલા સંસરો વેળો હે ને તે આયા દાને આ દુખ વેલે ખબર પડેગા બરાબર દોયના દે ન મુંબઈ જે દોયને જાણતા ન હોય તેને સુરત જે તો બહુ મોડું લાગે હા આ ફસલ લાગે જાદા હવે દુખ દુખ એટલે લાગતું તો હવે જ્ઞાન ન થતા બરાબર જ્ઞાન ન થતા બરાબર અમારી કોઈ ગાડી નઈ એટલે એમાંથી કોર્સ ના પડે આપણે આજ્ઞા પડાય છે કે પચાસ સાઠ માણસ રે એવી તો શું વાંધો કઈ ક્યાંય પણ મનમાં કઈ ગઈ ખબર જવું એમ લોકો મનમાં રહી જાય ને આપડા લોકો વાર ન થા ચીજ બનાવી છે જાદુ કેવું કઈ એવી ભાવના લોકો ફરી કાઢી શું થાય તો મહિના થાય ને કે પંદર વીસ થાય મુક્ત પડે દુનિયા થી મુક્ત થયા સારું હે આગળ જે આવ્યા ઘૂંઘ બધું કુદરતી બઉ સારું રહે ને કેવું છે બેક ઉપર ગયા રાજા ભાઈ જેવું બનાયું હોય અંદર તો બહુ સરસ હોય પેસેન્જર પાસ માં ચાલે બધા અમેરિકા જાય ને મેં ઈચ્છા ખાવા કરવા તારું કરવા દે બે પાંચ જણ હોય છે ના કરવા દે સમત્રા માં જતા લોકો કેવી સરસ પણ હાડ મારી જગ્યા ઉતરવાની જગ્યા બસો હાર જવું સ્ટીમર માં પાછું જવું ઉતરવું નઈ લેતા અમેરિકા સ્ટીમ જઈને અમેરિકા ઉતરવું જ નહીં પાછું જવું એમાં એક બીજા કોસ્ટ થી બીજા કોસ્ટ જતી જતી જતી પાછા પાછા દાદાજી વાળી અમે બધા નીચે બેસી જઈશું આપણે રોજ નીચે એવું મને મોટું રજા પનોઠી વાળી ને કેવી રીતે બેસાકે વાળી બેસી ન શકે લોકો મને વિચાર આવેલો લોવટી ઉભું કર્યું છે કેરી થઇ ગયી આવતા બાર મહિના પછી ફરી એટલે બાર ચૌદ મહિના નઈ બાર મહિના જીવો છે તે બાર મહિના ફરે છે બાકી નહિ બાર ત્રીસ ચાર મહિના મનુષ્ય નવ મહિના બાર મહિના ઉપર પણ એ તો એને પછી પણ એવું થઈ જાય આ જગત ચેપ ચેક લે મુક્તિ આપેન્શન લઈ જાય તો મુક્તિ શરૂઆત થાય ટેન્શન છે ત્યાં બંધાયેલા છો તમે કોઈ જગ્યાએ જાળવો અહીં આગળ આવો તો ટેન્શન પૂરી જાય જગ્યા શું ટેન્શન ભેગા થઈ નથી કોણ વિજે કરે આ હા હા જ્યારે માટે ટાઈમ નીકળતો ત્યારે ટાઈમ પર ભરી પ્યા દેતા ટાઈમ પર ભરી પ્યા દેતા ટાઈમ પર કોનો ટાઈમ અબ दादा એની એમની એ પરચાત બહુ નથી એમની દુનિયાની પંચાત બહુ છે એમની દુનિયાની પંચાત છે આ એક ખરો કે દેખાવ આજે પ્રોગ્રામ એટલે સંદય દાદાને ભાઈ જ થાય હવે हमें पुस्तको मे तो घूम ज्ञान अपने मिली जाए ज्यादी ज्ञान आचरण ना आए ત્યાં સુધી આત્મ જ્ઞાન ના થાય ના થાય ત્યાં સુધી ધીરે કેફ ચડે વગેરે તે તમારાજુ ટેન્ तुम्हारा एक्टिविटी भरा रेटेशन तो नहीं कारण के क्या तुम्हें हो सकता था कि उनके गविकार ने कापे नहीं आप तो है ना ऊपर कोरोना आपका मेरा आप मेरा आपका एक ही होना चाहिए आप लोग अपमान करें आप पर भाव जाना चाहिए तो है ना ऊपर करो ठीक है तो क्या है कहा था आप पर औरता है यानी मेरा આ બધા ગમતા ભાવ દેખાડ્યા દેખાડે ગમતી વાત બોલીએ ના ગમતી બોલો તાર ખબર પડે જાય નઈ આ રોગ જાય નહી આ રોગ તો કાયમ નો રોગ કેવાય ભોગ કે તારે કાયમ રોગી રોગ અને લોકો પાસે રોગ ચઢાવ્યા કરે આપડે સુ કહીએ છીએ કે મન વિચાર કેવું હોય કેવું વાણીમાં એવું વર્તન માં હોય તો ધર્મ ની શરૂઆત થાય એટલે હરિબંધાય ચિંતા ના થાય દુઃખ ના થાય આનંદ રે એ સર્વે આત્મા વિચારે નિરંતર રે બધું જાગૃતિ નિરંતર જાગૃતિ નિરંતર જાગૃતિ જાગૃતિ મન થાય એ આત્મ જ્ઞાન ઘરના માં ઘરના મારી મારા જોડે લથવા નીકળે એ નહો મા પછી હા માં મારી ગયા બધું ત્યાંથી નીકળી ગયું અને પેલા સિદ્ધાઇ ની મજા ય છે કોક સાથે માસ હજારો માં એકાદ માસ આ પ્રેતીઓ ની મજા પ્રેતી આ બળી અને મળે નહીં મળે બીજા બે બાડી હોય પણ આ બાડી મળે એટલે એ કે ધંધો અત્યારે એટલે એવું નહિ પ્રાપ્ત થઈ ગયું એટલે બારી મળી જાય નહીં પ્રાપ્ત થઈ ગઈ ધીરે નહીં મળે નહીં મળે મૃત્યુ થી બધા જ લોકો ગભરાય છે બનાવી દીધી જશે અને જ્યાં સુધી ડિસિઝન હજુ આવ્યું નથી જાણ્યું કે આ તો આપણું નથી એટલે બધી ગભરવાનું નથી ત્યારે પછી આપણું આપણું છે એમ જ ગણવાનું રહ્યું ને ના કરવાનું ના કરીએ કઈ ગણી જાય આપડે ના ગયું આપડે નક્કી કરીએ આપડા મને આમ લાગે એટલે આકર્ષણ લઈને આપડે મને લાગે કે લોસિભાઈ બીજા પોતાના પોતે પોતાની ખ્યાલ નથી એ થઈ તો આ ખ્યાલ અહંકાર કરો ને કઈ ગાય ને માની વસ્તુ પોતે વાત વાંધનાર નઈ એટલે જાય પણ થાય આપડે તો અધી રહ્યા છે આપડો જ છે મારા દેખા રહ્યો જવાબ એમ હોય શકે ને કે ભાઈ વ્યવહાર થી તારા ઘર માં બીજો પ્રશ્ન મૃત્યુ છે એ તો એનો એટલો વર્ત ના હોય તો ભજન ના રે કે આપણું પોતાનું મૃત્યુ મૃત્યુ થાય એનું વધારે દુઃખ હોય છે એનો ઘબરાટ વધારે હોય છે એ કયા શા માટે આપણા માલ માટે કેટલો હોય મૃત્યુ થાય પરિણામ થાય છે આ બધું મારું મમતા મારી લીધું એટલે